જાત ને છુપાય છે જાત ને છુપાય છે નાખો ત્યાં રાખે મને આવું હોટી મેં કોઈ મે આવડતું આવડતી હતો કે આવડ્યા બધા ખોટી કઈ ખોટ મી દાખા આવી સામાન્ય સામાન્ય ગાડી વડવા જેમતા જુતા તૈયારી કરે કારણ કે ગાડી અહીંયા જેટને િયિજળ મણતં મણભીં૨જારગીંજજારએ. જે જાંર માગએ઺ણ કતંજાંજાજાહ જારકંજાહંજાંજાહંજાહંજ� નથી ભર્યું પ્રમાણે હજાર પગારી ને મૂળ આખી પેઢી ધરાવતો હોય એનું મુનિફોળ કરેલો કરો આપણે પુણે દિસાઈ લક્ષ્મી આવતી હશે પુણે ઘરે દેખાય છે પુણે દેખાય આપણે છાતી કરે ને પણ એમ વિચાર ને કે પછી લઈ લો કોઈ કહેવાય ચા પાણી કરી નાખતા હતા એ માલ બહુ સરખાયો હતો બીજી કઈ ન્યા જોયું છે ને ઘણા સસ્તો માલ બઉ સરસ પાડ છે પણ દા વણીપુતિ જીનું કા તમાય છે પોતાના નુકસાન પછી બિલાડી પ્લસ દહી ખાવા માટે મોડું નીકળે પછી પછી માર્યા સહી કહીએ તરત સાચી ભગવાન બતા કઈ ગુરપૂર્ણ પુણ્ય હોય તે બતાવે જ બધા તમારે છે ચલો ઘેર વાણિયો હું તમે લાગતો પચીસ ટકા ડખો પડે એક ભૂલી હાલ થઈ છે પણ બધું ઉતરી જાય મારું ફરી બહાર નીકળી ગઈ છે પાકા માટે ડાયાનું પણ તારા અમારો નિકાલ તો ક્ષત્રિય ની પાસે આવ્યા તારા થયો ને હા એ તો બધું ગમે તેવું બોલીએ ગમે તેવું આવે પણ દેવડે નિવેડો ત્યાં જ આયા ને નિરનો બાદુર મુકટ સડવાનું આય અમારી ડેકોરેશન બહુ दादा જબરજસ્ત ડેકોરેશન હા ડેકોર દેલપાતે નિમુતે કેવું ડેકોરેશન કરતા હતા આ ડેકોર શું કરવાની કહેને કે ડેકોર સરકારે બોધું આ આપી તો આનું પછી વધારે એટલે વણીક તો અમે બહુ સ્વીકારી વણીકર મેં ના ખા ક્ષત્રિય ક્ષત્રિય ના ખરાબ આવે પણ વાત એવી જયારે કામ હશે તારે માથું બાર કઈ ને આપી નતી હોય તરને આપવું પડે ને એટલે આપડે જોઈતું ને એની કોઈ આવ્યું નથી એની કઈ થયા છે કેવાય લોકો આમી જોઈએ આપડે તો આવે ને હા મને બધાય ન કોણ મુશ્કેલી હા એ તમે પટેલ નો તો પટેલ એવો છે ગોતેજાવવાનું છે ગોતે હારું મજા રહેતા છે પાસે દાદા આપણી પાસે શરૂઆત માં આવ્યા ત્યારે એવો સંકોચ થતો હતો કે આ સંપ્રદાય વાળા શું કે આ માવીદ્યાલય નો તો મંત્રી રહ્યો એ શું કે છે સમાજ ની અંદર એવું પાસે આવતો હતો તારે જયારે ગલિકુતિ માં રસ્તા ના નતો આવતો ગલિગુત્સી આવતો હતો અને મારી કોઈ આવ્યું હોય એને ચુકાઈ પછી આવતો હતો પછી એક મહિના પછી દૈયા આપે એવું કઈ કર્યું કે હવે તમારે જે આવું Why should we feed them into pi reach? याद. How old do we prepare Sathip Vincent? He paha ťaet our Jyatraya studio Prec肉? Ślonis – he is not preparing this teacher, where was this teacher?! Srr? We said, свast he's a Master? No, I know what? W thumbs up for them исторically. Right, so is he. તમારાજી ભાઈ પુરાવાનું કરે નઈ તમારા છે ને ડરે બોલતા ડરે શું તમે ભાઈ તમારો પોતાનો લાગે છે आपे आज्ञा यी करेली कि आ मड़ा पेहरी ने हम पे, ते घेर जजो मड़ा तो आप पेहरी पेहरी ते हूँ नाका सुधी गय ना सुधी गया पी मैं लागू मतलब तो बराबर है तो वकील बता जाएखे बदा खराने हूँ जाइ अरे बेखते तो शुक्र दादा आज्ञा थी अने आंदर ऐसी पेली बुद्धि कई તું ઘર અગર છે એને રિક્ષા વાળા ને દાદા એવું લાગ્યું કે આ હર પહેરો છે અને આ માણસ આ આટલા ની અંદર દોઢ રૂપિયા હવા રૂપિયો આપે છે કઈક છે કશું શું છે એ વિચાર તો કર્યો છે તું લોકો એને કલ્પના એવું હોય કે માણસો હોય એને કદાચ એવી કલ્પના પણ હું ગયો આખો એટલા બીજા કોઈ જોઈ જાય મને તો મેસર ને જોયા નથી દુઃખ દાડા એમને મને જોયા તેનું નતું પણ મેમ ને જોયા તેનું દુઃખ હતું घर आगे उतर तो जरा चो मैं चोरी करूकी दीधो मैकू तब जमीनदार छो आरोप थोड़ा काढ़ो जरा आपने बात मैं लगी मैकू आज्ञा अंदर पड़वा परीक्षा में हूँ नपास थो नहीं बहुत शक्ति आए અમે આવું બધું કરીએ ને કયા ખબર દાદા ને આખ ના આવે પાણીમાં પાણીમાં કરવાની સિસ્ટન એ છે કે એને હિંમત આવી જાય છે હિંમત આવી જાય પછી ભાઈ ના થાય છે આપડે આ કેવું પોતાની જાત નીબડી દીદી કેમ કઈ આ કરે છે ક્યાંય ભાઈ અમારા દાદા એ કરી આપેલું લખી આપોરી કરી હોય ડેકો હોય એ શર્મા મારા એમ થાય બધા મહાત્મા થઈ ગયા મારો છે એમ થાય અને એનો તાદા જવાબ આપવાની પરિણા પેલા હિંમત નહીં આવે પરિણા પછી કાર્ચિક નહીં કાઢવું પરિણાત મારા મળ્યા ચારિત્ર મન કુ આપણને ભય લાગ્યા મન છે ને ચારિત્રબંધ ભગવાન નામ લાવી શકાય ભગવાન નામ છે ભગવાન જ નાખે કરે ભગવાન નામ કઈ કયું એટલે ભગવાન તરીકે ગુણ હોય છે ભાઈ અને એ જો હરી કરતો એટલે ભગવાન ને ગોંધી દેવા નગવા ચારિત્ર બન્યું નામ ચારિત્ર બન્યું એક જ માણસ ચારિત્ર તો આખી ધરતી આ લેતી આત્મા નહીં શક્તિ નામ ચારિત્ર पूरो ना तो का मे जवाबदारी बोलिया पुस्तक बीजे का संपूर्ण ब्रमचर्युम જોખમનું કેવાના કહેવાય નઈ માત્ર જોખમ જે છે આપડે બાળે ના પણ હું બાઉ હોવું છે કઈ લિમિટેડ હોય છે લિમિટ હોય છે જસુભાઈ ને નડે છે અમને આવી નથી નડી આ બધી અમને નથી નડી અમને તો થોડો બુદ્ધિ નો ડખો નડ્યો છે આવું બધું નથી નડ્યું દાન આવી બુ ચારી તો બુદ્ધિ નો ચાર બધા ચા ચારી નાખે ચા મા એમને કામી નથી એવું કહેવાય ને બધાને એકલા વડીલો ચાલતું છે બધાને હોય એવું જ હોય તમારે એકલા વળી લો આપણી પાસે આપતા પુત્ર શરૂઆતમાં બે ત્રણ ચાર મા હર થી હું જ થોડો રિકન્સાઈલ થયો છું આ દાદા ભગવાન થી રિકન્સાઈલ થયો છું તરફ એ પાછો માથા વાર નો આવ્યું એ પાછો આઈનો કરે આયના પાછા આપ મોડું છું પાછો વાર બધા એ કરે પછી દાદા મને પછી બહુ મોડું આપ તો બિલકુલ પરિણિતિ હોતા જ નથી ત્યારે મને ટ્યુબલાઈટ બધે ના રાખી દેરજ રાખવી પડે અને પરિણામ સમજ્યા સિવાય કારણ કે નવ વાત હતી ગઈ છે દાદા એ એક મને નથી બુકળ જગત હિત કાળણી હાવણી બો જગત ચકળ જગત હિત કાળી હારિત ભવાબજી મુક્ત ચારણી પ્રમાણે ઉપર માં આપ્યા ની જેને તમારા કવિપે રહેતો આપવાથી મા નવું આપણને પરિણામ પામે એક આરોપ માં આપીએ ને મટી મકાઈ જાય નિમતિ મપાઈ માની એ કેટલા લેવાની મતી છે મતાઈ ગઈ के दादा आपे जो कीधा पुरुष हमेशा स्व परिणति मज होता हो है અમને શું દાદા ઉપર કયામાં છે હા બુદ્ધિ દેખાડે કાં કેશ દેસ નવ નવ નવ વાત સાધી છે ઊંડો ન દે કહ્યું બુદ્ધિ કહેશ એક જ તમે માફ કાઢી ના દાદા બુદ્ધિ ને જ્યારથી આ ચંપલ જ્યાં કાઢીએ છીએ ત્યાં મૂકીએ પછી આપણા સત્સંગમાં આવીએ છીએ તારે દાદા આપડો એક કે એક શબ્દ ને એક ધારે હૃદય મજા થઈ સતપર પામે ભવ જળભા પામે ભવજા એક ભોગવાઈ ને ભૂલ લઈને જોઈ થયો કઈ જાણું નથી આટલું જેમ તેમાં ભોગવાઈ ની ભૂલ એમ એડસ્ટ કરે ગુરુ ની કોઈ જરૂર નથી કેટલું સુંદર લાગે ભગવાન લોકો આવા ની કશું ભોગવે થતો ભગવાન નો આવે ભગવાન ક્યારે આવે ભોગવાન આવે તો ભોગવેલ બહુ વાત એનું કયા પુસ્તક નું છે આ બતાવ્યું ખરા ને એમાં ચાર લાખ ભી ગયા હોય ને થોડા એ તો સાહિત્ય કાર્ડ એવું તમારું હોય ને પણ આ ચાર લાખ સાહિત્ય કાર્ડ ને પછી ગયા ખબર પડ શી ગયા છે પસંદ પાડે આગળ બઉ ખોટા પ્રશ્ન નહીં કરે બસો પ્રશ્ન પકડાય શું ભગવાન માં બધા તબત બ્રોકર નથી ભ્રોકર હું છે તબક્ત ભગવાન બોલાય દાદા ભગવાન સ્વીકાર ગયોજાણી એ વાત ના સમજાય મૈં આવું કેમ થયું અમારે પતિ કોઈ રહી એવું જોખમ હેરાય નહિ બહુ મોટું જોખમ બે <caniser> <in> <coughs> <caniser�> ગણિત પ્રિયો શાસ્ત્ર કાર્ય મોકને અધિકારી નહીં બીજા બધા અધિકારી નહીં અમે કઈ રીતે જાણ કરવાનું આક્રમિક શાસ્ત્ર તમારું અક્રમ વિજ્ઞાન શું છે આક્રમ વિજ્ઞાન છે ભગવાન બધા ભેદ તો દીકરા વિચરા કરવું ભેદ થતો જ નહીં વિચારકો નો ભેદ હતો જ નહીં કોત વાળા નો ભેદ છે એને ભય લાગે છે કે આમ થઈ જાય તો આમ થઈ જાય તો આમ થઈ જાય મોટે કપટ ઓછો થઈ જાય પુરુષ થઈ જાય પુરુષ ના મોટ વધી જાય થઈ જાય ગાય ને ઓછી ગાય છે ના એવું કઈ જાય ની એટલે આવું એકાંત બોલ્યા છે ને મતદાર એ એક જાતનું માન્યતા નું સંકો આમ જ બધું એ તો જોખમ છે કે જગત નો સ્વભાવ છે જગત ચાલે જગત મોટું થઈ જાય ખરાબ થઈ જાય હેરાન થઈ જાય બધું કોસી જ ચાલ્યા જીઓને એવા માટે આવું બોલ્યા છે એ રમે ભાઈ આચાર્ય બધા બોલા તમે જવાય છે પણ તમારી વાત નું હું માનવ કરું એમ બને શું શું આધાર શું પુરાવો મારી મા બધા મો એ મેં જોતે ગયેલા તમામ પ્રકારના મોફી જાય છે કપટ છૂટી ગયું છે કપટ પાછળ મોહ ની પાછળ કપટ થઈ ગયું શું મોહ ની પાછળ ઉગડી જાય છે આવે દ ઘણી પચીસ કિલો લગભગ ઘણી ઘણી લગભગ ચાર પર્સન બાર પંદર ટકા ઓછી બાર કરો બાકી દાદા ખોલવાનું કેમ ખોલું ના થાય આ હતા અમેરિકા વસ્તુ ની કિંમત ઘટે તો માણસ ની કિંમત વધે અને મારા ની કિંમત વધે નાણા જો વસ્તુની કિંમત વધે એટલે નાના બોલ્યું જોઈ બોલે પુરુષ માંથી સુધાર કરે લોકો જાણવા આવે છે આ કપટ કે બઉ મોટું રાખે ભાઈ એટલે ભાવ એટલે એ તો હર વાર નોટું દેહાજ નથી ખુબ કડક થઈ ગયા બોલ થયા ત્યાં બાજુ કડકવાળી છે કડકવાડી ચાલો કે મેલા જ્ઞાની વાળી હોય કિસ્તકાર ની સ્ત્રીઓ રખડી ભરીએ છીએ બીજી નઈ એમ કીર્ષણકારી સ્ત્રીઓ છે રખડી ભરી છે ને વિચારતી મારાજ નીકડી નથી ખરું કે ના બોલાય કે બાપજી કે બાબજી કે સિક્કા શું કરું દાદા ભારે ઉપકાર આ વાત નો લોકો ને થાય ગાંધીજી એ સ્ત્રીઓ ને લૌકિક માં ઊંચે લાવ્યા અને આપના દાદા થી ઉપકાર થયો કૃપારુદેવ સુધી સ્ત્રીઓ નરક ની ખાડ એમ વાંચું ક્યાં સુધી આ વાંચું આપે તો બધું જાળી ને સાફ કરી નાખ્યું આપડી ભૂલ નથી આપડી જ ભૂલ છે કેવાની ભૂલ છે આપડી ભૂલ ડાબવા માટે રસ્તા પર કાઢેલા સ્ત્રી નસમી ખાવાની પાછી શાસ્ત્ર માંથી પછી મા સ્ત્રી નહીં એની પાછળ સેવા કરવા નહીં આવું શાસ્ત્ર નકમી કોણ એટલે આ નકમી કોણ કે એટલે દાદા કથાઈ ના ભેદ કથાઈ ની ભેદ થી લિંગ નો ભેદ કથાઈ ના ભેદ થી લિંગ નો ભેદ માન ને ક્રોધ અહિયાં વધારે ત્રણ લોરે બો ને હાથમાં તો એનો દેજ છે ક્યાં ના થાય મળ્યું નથી <laughs> <laughs> <Yeah? laughs> હા એમાં તો પછી કેટલાક લોકો દાદા ત્રિપક્ષી નામે કોઈ ભાઈ આપડે કેવા જ છે ઘડો હે ત્યારે ગઈ નું બંધ થાય કે આખા દુનિયા કેવડી થાય આવ્યા પછી દ્રષ્ટિ સીધી છે મલિનતા નીકળી જાય પછી પછી મલિનતા નીકળી જાય કામ બિલકુલ જવાબ શું ત્યાર થવી જ જોઈએ શું અને ગારી રીતે જેમ તો ફસાયા છે તેને જ જોઈ લેવું કે અમને રીતે બારી નહીં થયું એમ કેવા લાગ્યા છે મન ને કેમ મારી નહીં નથી આપણે બેટર થતો પ્રતિ પ્રોડક્ટ શું કયું તે કોઈ પણ જીવ કોઈ પણ જીવ ને મારી શકતો નથી પણ એ વાત આપે કીધું વાક્ય જડે છે એવું ગુજવી સાધુઓ નહિ આપડે માનું કોઈ પાક ને કોઈ માસ આપણને મારવાનું છે હું તો માર્યા લાગે થોડી એટલે આપડે જાણીએ કે કેટલાકે ભેગા થયેલા લાગે છે એટલા કે એવીડેન્ટ થયેલ ભેગા થયેલા લાગે છે તે આ બોલી રહ્યો છે બોલ્યો છે ઇમોશનલી ભસી ઉઠે એટલી બોલે ખરું કરિયા નો ના પડે શું એટલું જ આપડા છે ને ભસ ના કુતરા કહે છે સમજી એટલે આપણે ડરવાનું નઈ કારણ કેટલા એવિડન્સ ભેગા થાય ત્યારે મર થાય જગ્યા પેલી આપડા પૂર્વકં નો હિસાબો બદલાડી વાત જે એના પૂર્વપંડ નો હિસાબો બધી વાત એની છાતી ને તેદા ફટાકા ના બોલતા થાય ત્યાં મારવામાં ફટાકા બોલવા મળે